with yeah. that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 आदा क्या करेंगे और क्या करेंगे और क्या करेंगे और क्या करेंगे और क्या करेंगे और क्या करेंगे Vaiં ખ આ૎ાemplu? ભાrestrial ભધ ๨ણ ભાrt શીં શા�ત ભા grill ણા だ્શા salaries કાા ભા сч ના ના ના ચલાવો ના ના નમસ્કાર <laughs> <laughs>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 જે આવે. આવે. કયું છે ઠાકોર ભાઈ ને તો તેલો તો સાબુ આ છે આમે તો ના પાડી 11 બહુ ઠીક હે 8:30 કી કરતો 8:30 બક ના વેલા દી કયો તો આ જુવાર બરતા હામે ઇના દી કરશું ઇદા વી દી કરશું ઇદા 200 583 જણા આબરો ના બધા ગયા છે ડબ્બો મૂકવા ગયો ને ડબ્બો ગયા હું કાલે આવું છું ફિયાદુ ને ફિયાદ લઈ ને ગયા કાલે આજે ફિયાદ લીધી થયા શુદ્ધાર્થમાં થયા ને શુદ્ધાત્મા તો આ બધા શુદ્ધાત્મા તમે થઈ ગયા સાયન્ટિફિકલ્ડ is is is is the the the itself. God is creator, is correct by relative point, not by real point. By relative not real real world પણ અજ્ઞાની લોકો સમજાવવા માટે ભગવાન ક્રિએટર કેવું પડે રિલેટિવ સમજુ માણસો ને માટે કેવું પડે કે આખરે ઘરે વાસ્તિક કેવું પડે સમજાય છે ને એ તો ભગવાન ક્રિએટન ના એમ કહીએ ને બીજ જો વાસ્તિક જાણવાનું આગળ તમને સમજાવ્યું તમને સમજાવી મારી વાત કે ભગવાન ક્રિયે છે એ નથી એ લોકો માટે ક્રિયે જ છે સમજું મહાત્મા ક્યારે સોલ્વ થાય કે છે પધલ આ પદલ સોલ્વ કરીએ મૂળ પધલ તો પદલ ઘરમાં પદલ બારા થાય સમજાય છે ને આ મૂળ પધલ મુક્ત થાય નહી તારે જ્ઞાની કહેવાય સમજવે એટલે આ તમને અમે સોલ્વ કરી આપ્યું છે અને અને બાર ભ્રાંતિ ભાષા નિશ્ચય પેલી દ્રષ્ટિએ જોયે કોઈ બધા ગધેડા ગધેડો કે બીજું ના કે એટલે હા તો એ લોકો ને ખબર નઈ રિયલ ભાષાની એટલે ગાય જ છે એમ કે સમજ ને એને કાકી ને ખાયા ગયા નઈ ભગવાન બેઠા છે સમજાય બકરી બકરી દેખાય છે ઝાડ પાન બધાનું પણ આત્મા વધુ આખે ચામડાની વાકે દેખાય છે અને અંદર ની વાંખે તમે રિયલ દેખાય છે આ બે વિભાગે કાકા પાછા આવે લગ્ન કરવા દે પાછા અરે ગધેડો હમો મળ્યો અને હવે તમે પાછા ના આવો ને ભગવાન એ દેખાય પાછા આવવાનું ક્યાં રહ્યું સમજાયું કે કેટલા વાક્યો આપે તમને બીજી ત્રણે આજ્ઞા આપું છું પાંચ આજ્ઞા આપવાનું છે એટલે વાડ તરીકે મૂક્યું છે આ પાંચ આજ્ઞા આજ્ઞા પાડો ની એટલે વચ્ચે કોઈ ખવાય નઈ ને એટલે આજ્ઞા પાડવાની છે બીજું કઈ કરવાનું નથી આત્મા નિરંતરશે માર મારે જંગલ આમ જેલમાં રહી જાય તો મનમાં નહી અંદર સમાધિ રહે બોલો આવું આવું વિજ્ઞાન મળ્યા પછી દુઃખ હતું એટલે અમારું આગળ બરોબર સમજી લો થઈ તમને બધા સમજાય છે કે સમજાઈ ગયું બસ બસ હવે બીજું અત્યાર સુધી તો મનમાં આ તો બધું થઈ રહ્યું છે પણ બે થઈ રહ્યું છે પણ આપણે એમ લાગે સારું હું કરું છું એવું લાગે છે હું કરું છું અહંકાર છે એટલે આ બધો રહ્યો છે એટલે તમારું ઉપર જોડે આ તો હું કરું છું એ જ ભ્રાંતિ અરે એજ અજ્ઞાન હું કરું છું એજ ભ્રાંતિ સમજવે અને ભ્રાંતિ હોય વ્યવસ્થિત નામ ની શક્તિ છે તે સૂર્ય ચંદ્ર તારા બધા નિરંતર વ્યવસ્થિત રાખે છે માત્ર નહીં એને અંગ્રેજીમાં સાયન્ટિફિક સરકમ સાયન્ટિફિક સરિ થાય કરતા સંજોગો આપડે લોક નોડી ભણાવતા નથી પૈસા છે થોડી સારી છે ભાઈ સંજોગો પાછતા નથી કે તો ભગવાન હવે તમારું ચલાયેલું છે વ્યવસ્થિત શક્તિ ચડાયેલી છે હર્ચિત નું હવે હર્ષિત તો કરતો નતો અને પોતે અહંકાર કરતો એટલું જ આ વ્યવસ્થિત કરતું તું પેલાથી આ વ્યવસ્થિત શક્તિ ચલાયેલી છે ખબર ને હવે તમે જુદા પડી ગયા હરચિત ચિત અહંકાર બધું હરચિત ભાગે અને તમારા ભાગ તો શુદ્ધાત્મા પોતાનો સ્વભાવ એટલો જ પોતાનું સ્વરૂપ એટલું જ શું થયું તમારો ધંધો છો કે હરચિત શું કરે છે અતિથ બઉ ગભરાય નઈ તો આપડે એમ કેવું કે અમે છીએ તમારી જોડે ગભરાશું નહીં કે અમે છીએ તમારા અમે ભગવાન છીએ તમારા જોડે તમારે ભગવાન ગભરાશું નહીં ખબર દાખલો કરે છે આ પ્યાલો કાશ નો હોય અને હું લઈને જતો હોઉં હું લઈને જતો હોય ને મારા સરક્યો નીચે પડી ગયો એટલે ફૂટી જાય તો હું હોટેલ હોટલમાં શું કે મને તમે તોડી નાખે એવું કહે ને હા મારે એમ મને કહેવાય તમે એકલા તમે તોડ્યો છે એટલે મારે એમને બે રૂપિયા આપી દેવા પડે એમ ખરીદી તોડ સારી વ્યવસ્થિત પણ ખબર નથી તો હવે એ તો એ તો એમ જ કહે ભાઈ તમે તળ્યો છે એટલે આપણે એને બે રૂપિયા આપી દે આપણે ઘેર આ જ્ઞાન મળ્યા મળ્યા પછી આપણે ઘેર બેઠા હોય ડોકટર એમાં વીસ કપ લઈને આવ્યો પડી ગયા તમારે શું કરવું છે નોકર ને સમજાય છે ને તમને પણ નોકર ને આપડે વ્યવસ્થિત તોડે એમ કહીએ તો બીજા છોકરું નાખે છે ને ક્યાંક વ્યવસ્થિત એવું બોલે શું કરે એટલે નોકર ને પાછું શું કેવું પડે ધજાયું નથી ને એટલે ખુશ થઈ જાય બિચારો અને પછી હુડ હુડ ચાલી ને ધીમે આવે તો ચેતવણી ના સમજણ વગર ઊંધું હોય ઊંધું જ કર્યા કરે થતો હોય ને એટલે હવે ત્યારે તમને સમજાશે ને કોણ તોડ્યા સમજે પેલા કેમ તોડ્યા છે કે છે એ તમને સમજાવી પાડવું તો નહી પેલા કારખાના વાળા ને ચાલે ખોડ વાળા ને ચાલે નઈ સરકાર ના ચાલે વેપારી ના ચાલે અને જોટલો લીધો ના લાવું ને એટલે બધા અંધાધૂરી તમારી ચિંતા કરવાની સપ્લાય અને સમજવું તમારે જોયા કરવાનું શું બને વ્યવસ્થિત દાખલો સમજાય એક દાખલો બીજું આપું છું આપણે બેંકમાં ગયા એક ગજામાંથી એક ગરબણી રસ્તા હું બોર્ડ વાંચ્યું એટલે આપણે હર્ષીને કેવું અલગ હજુ આવી લપતો ખરાબ છે કારણ કે આપડે નિરંતર જાગ્રત ના તો જાગૃત એટલે ગજુ લાગે રાખેલું પેલા રાખે પછી કાપી લઈ જાય આપડે કોણ કાપી ગયું દેખાડ્યું બે હાજર બે હાજર દેખાય ને આ વ્યવસ્થિત નો આ હવે બે હાજર કયા બે હાજર ગયા નથી હજુ તો બે હાજર વ્યવસ્થિત ઉઠાયા હવે શું શું જુઓ આપણે હવે કજુ કાપી નાસી ગયો પેલો હમાણ ત્યારે લોકો શું કે છે હર્ષિતભાઈ શું કયું ગજામાંથી હર્ષિતભાઈ બે હાજર કહે તો દે પેલા પાંચો પાંજો કરીને આપડા ઈડિયા નો આપી દે એ ઉપરથી મશ્કેઓ કરે મૂર્ખા હતા કે એને આપડે તો કઈ ગયા ગયું બસ નહીં તમને એટલે પછી આપડે તો અજ્ઞાની હોય શું કરે જ્ઞાન ના હોય છે કાપી ના જ્ઞાન હોય નઈ એમ જ લાગે કે આજ કાપી ગયો આજ લઈ ગયો કયા કાયદેસ લઈ જાય એનું કઈ ખબર હોય નહિ એટલે લડા રોડ ની કકડાટ કરે પાસે હવે અત્યારે જો શાંતિપૂર્વક આવ્યો ને પછી ગયા ગરબણી તે ગરબણી આવતા પોલીસ પોલીસ ગેટ જોઈ એટલે પોલીસ ગેટે એને નોંધાયું એ વ્યવહારથી કરવો પડે કે ભાઈ આ ગજુ કયું છે બે હજાર ગયા કેસ નો મન તો મન ગુવા પાડવા મળ્યું હમ તમે કહેશો વ્યવસ્થિત બાટલો આપવાનું ત્યાં શું કરીશું માર ઠેકડો પડ્યું આ કેરા જમવા ને આપે નહીં કશું જો આપતું હોય તો આપણે એટલે આપણે સમજી ઊંઘવા નહીં શું કરવાનું કે સત્યનારાયણ પ્રસાદ પ્રસાદ બનાવી દો અને ભજીયા ભજીયા બનાવો એટલે ઘરમાં બધા એમ જ કઈક કમાઈ શાંતિ ભાઈ બિચાર હવે આપણે શું આ રીતે જમીન અધ્ય થવાનું છે હવા દવા લઈશું પણ પેટ ઉઠી ધરપકડ ખાઈ રહ્યું ખાધા પછી ઊંઘાવા મળે ને તો ઊંઘી ગયા હવા થાય મન તો હું જાય ને છૂટકો જ નહીં ને તપ હવે સવારમાં ઉઠ્યા પોલીસ વાળા આવ્યા હોય પોલીસ વાળું કે શું થયું ટકા પકડી લાવ્યો છું એને પણ શું કર્યું એને ટકા ખીરા રમી રમી રમ્યો અને દારૂ પીને પૈસા પાણી કર્યા ગઝા મૂકવાના અને હાડી પચી જે છે છૂટા એમાં પંદર પોલીસ વાળા ને કઈ તમે ચા પાણી કરો તબક્સ થઈ રહ્યા બધા પાય નઈ તમે રાપાય આપણે ઉપાધિ ઓછી કરે એટલા માટે પોલીસ વાળા લઈ લીધું આ શિકાર ના મળે શું ખા બિચાર એટલે હાર બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના થઈ ગયા સમજ વ્યવસ્થિત ખાતે બારસો ઉધાર્યા તેનું શું ટકા આવતા પેલા બે ચાર હજાર આવશે નફાના વ્યવસ્થિત ખાતે નફો થશે આપો છું આમાં અખરી ક્યાં છે સાહેબ કરી ચોથી આંક ના આપો છું હવે કેટલા લુણાન બંધ વાળા કેટલા છે તમારે ઘરમાં બધા કેટલા મોટા ભારે ખરા ને ક્યાં ચા પીઓ આમ કે થોડા થોડા થોડું થોડું ઓળખાણ વાળા ઓરખડ આપડે કઈ પણ લાગતું આપડે પાંચ દિવસ તો આ હાડી ત્યારે બધી વસ્તીમાં પાંચ પચીસ હજાર હાર આપણા ચોપડા નમા એટલા હાડું આપણા ચોપડામાં ધક્કા ખાવા પડે વસ્તી આટલી હાડ બધી બધા જોડે આપણે લેવા દેવા નથી આટલા જોડે લેવા દેવાનું એટલે લેવા દેવાનું કેમ કરવી ઉડી જાય ચોપડા કેમ ચોખાતા એટલું કરવાનું છે સમજે હવે એના માટે શું કરવાનું છે કે જે ઋણાન બંધ ને તે શબ્દ બોલતા ફાવે નથી શબ્દ મોટો ને ઋણા બંધ એના કરતાં એને ફાઇલ કહેજો એફઆઈ ફાઇલ જે ફાઇલનો નિકાલ કરીએ છીએ ને ઓફિસના સાહેબે કહ્યું હોય કે હર્ષિત આ ફાઇલનો નિકાલ કરી નાખજો ફાઇલોનો શું કોઈની ચા પીશો નહીં કોઈની ચા પીશો નહીં અને કોઈની જો ઝઘડો કરશો નહીં અને નિકાલ કરી નાખવા રીતે આ નિકાલ કરી નાખવાનો શું કરવાનું છે ફાઇલોનો તે આ ફાઇલ હર્ષિત ફાઇલ નંબર વન કે ને ને ના સમજાય તમને સમજાવ્યું કાલ કરવાનો સુટી જવાનો સુગા દે ફાઈલો કાઢકે ના કરના નીકળકે તો આપણે ઉકેલ થઈ જશે ને અને ત્યાં વિર દે અ એ દાખલા આપતો આવો એક્ઝામ્પલ આપતો ફાઈલો સંભાળે નિકાલ તો કેહી રીતે કરવાનો દાખલો આપું ફાઈલો સંભાળે નિકાલ હવે તમારે તો તે ઓફિસમાં જવું છે ઓફિસમાં જવું છે રાઇટને એમ કહ્યું કે મારે ઓફિસમાં જવું છે મારે જમવાની થાળી મૂકી દેજો એટલે જમવાનું કહે છે પાંચ મિનિટમાં આવો તમે તો આપણે પછી પાંચ મિનિટ પછી જઈએ તો પાંચ મિનિટ પછી જઈએ તો જોતા જ છે આમ કઢી આમ ઉતારતા હોય છે ત્રણ છે તે રણસી જરાબ ફરી ગઈ અને કઢી ઓવરટર્ન થઈ ગઈ તો તે કઈ કહ્યું ના આપણે તમે એને બઉ ઉમર ભાવે મારા દેવ તો પતિ દેવ થઈ ગયા ભગવાન થઈ ગયા એટલે પતિ આપડે હવે વ્યવસ્થિત કરી નિકાલ થઈ ગયો આપણે એમને કહ્યું આ ભાખરી તૈયાર છે ગીની ભાખરી છે જરા થઈ ગયા એટલે સંભાળો નિકાલ કરીને ફાઇલ નો સંભાળ નિકાલ આ દાખલો એક આપ્યો દાખલો એક રૂમ માં બેઠા છે ખબર છે એટલે પચાસ રૂપિયાની ફાઇલ શું શું લઈએ સલિયા તું શું કરાવ છું આપણી જોડે સ્ટોર વાળો હોય આપણા ઘરની જોડે સ્ટોર હોય ને તે માલ સામે આપણે ત્યાં આપે ઘૂણાણી માટે આવેલો એટલે સરિયા શું છે તારે તમે તારી કોથરા ખોંડા આપ્યા છે તે મહેતાજી પૈસા નથી ચાલતા મેહતાજીને પૂછી કેમ નથી હાલતા આમ તકે એ કોથળા એંસી ભાવ વધારે ખેલાય એટલે આપણે તમે બચો તારી ગગડો એટલે બિહારી અને પછી ત્યાં એને બદલે પચાસ પોણસ ના મને હોય ના મારે આપીને કોઈ ઊંચું મૂકી દેવાનું સંભાવ નિકાલ કંઈ ના કરો અને પછી જતો હોય ત્યારે કહે છે ચલ્યા નહીં નહીં સાહેબ નહીં સાહેબ કોઈ જ નહીં એ સહી ખાલી બસ આવું સંભાવ નિકાલ કઈ નખા ફાયલોના કારણ કે અત્યારે વેરથી બંધાયેલું છે અત્યારે સત્યુગમાં પ્રેમથી બંધાતું છું અત્યારે વ્યારથી બંધાય છે એમાંથી વેર ન સાહેબ શું નિકાલ કરી દાદાગીરી દાદાગીરી નહી પગે લાગી દેવાગે લાગવા મને પગે લાગ્યા એમ અને આપડે ખબર જ નથી દાદાગીરી કરશે જ આવે આ જ્ઞાન જેવું છે દાદાગીરી ના કરેલી છે આશીર્વાદ આપી આપડે ક્યાંય આવે તો રાખવાની જવા દેવાની આપડે મારે મથે તારા માં જવાબદારી લટ લઈ જાય જવાબદારી મારા મતે લઈશ પચીસ કેટલા આવ્યું પૂરી નામ એમના નામ પર નથી નામનું જ હોય ને એટલે રસીદ નામ નો બેંકમાં છોકરા હતી આપડે પેલો ચોપડા વ્યવસ્થિત સાથે ગયો આપડે કયો ચોપડા શુદ્ધાર્થમા નો ચોપડો શુદ્ધાર્થમાં ચોપડા શું લખશો જેટલી તમે આજ્ઞા પાસે ને એટલી ખાઈ જશે જમ્યા થઈ જશે જેટલી તમે આજ્ઞા પાસે એ જમ્યા થઈ જશે તમારું બીજું છે તે જ્ઞાની દર્શન કરવા આવશો જબરજસ્ત શક્તિ મળ્યા કરે એમ હવે તમે રાત્રી રાત આપીએ ને મોટા જબરજસ્ત એટલે એકદમ વધી જાય નહીં અંધશક્તિ વધી જાય ત્રીજું પુસ્તકો છે આપણા સંઘનો ચાર સંઘપતિ છે આપણા મુંબઈ વર્ગ છે તમારે મંગાવો તો ખબર આપી આપશે અને ચોથું આપણે તો અક્રમ વિજ્ઞાન માસિક છે એ તમારે અક્રમ વિજ્ઞાન મંગાવવું એ દર મહિને મારી ફેસ વાળી આવે તમારું ને આ ચાર રીતે મજબૂત કરો શુદ્ધાત્મા છો શુદ્ધાત્મા તો પેલા તો એમ બોલતા હતા ના હું ખરેખર હર્ષિત છું ના હું ખરેખર એ જ અહંકાર હતો એ અહંકાર ઘોન આજે અહંકાર દરેક નો થયો અને અહંકાર થયો એટલે મમતા જોડે જઈતી રહે શું નામ બોલી ગયો હસમુખભાઈ હસમુભાઈ હસમુખ પ્રેમ છે અમદાવાદ ને કે નામ હસમુખ છું એજ અહંકાર અશ્વિતા કરું અહંકાર કોને ચાલ પછી અહંકાર કોન અહંકાર હું હું બેસી ગયું ખરું જે હું આધુ બીજું આરોપણ કરતું હતું તે હું છે તે પોતાના હાથમાં બેસી ગયું જગ્યાએ અને મારું આરોપણ કરતું હતું કેવાનો રહ્યો સમજ ને ડ્રામા ડ્રામા માં તે ભરતું એ હાથું લડતું હશે અભિનય બરોબર નાખો મારે પગાર કાપી લે છે તારે એને દેખી ને એને દેખી અને વડોદરાના ચાર જણ એથી ભાગી ગયેલા દુઃખ જોઈને સ્ત્રીઓ કરે છે એટલે તમને કોઈ કે બહુ દુઃખ છે પણ તબલ સમજતા હોય કે હું તો સુધાત્મક છું આ દુઃખ તો હતી તો હોય ને અરે આ જાતે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કહેલું કે જ્ઞાની પાસે જ પડી દેજો કારણ પછી લાઈટ છે તે જોયે જોયે એમની પડી એનું વાતાવરણમાં રહેવાનું મળે એમનું મુકાવે નિધિ દાસન થયા કરે શક્તિ ઉત્પન્ન થયા કરે એટલે અનંત અવતારી ખોટ વાળવાની છે અનંત અવતારી ખોટ ખેલાવ ઘણું વાળવાની એક હવતારમાં એટલે બધું સાધન કરવું પડે ને તે પહેલાના કાળમાં તો ગેરદીન કહેવાતા હતા મોટા છોકરા દુકાન બહાર જ આત્મા નું કરી દઉં પણ અત્યારે તો એવું છે ઘેર જાવ પણ બદલે કશું કરવું તું પડે ને પેલું મોટું થાય નઈ તો કઈક તો કરવું પડે ને સમજે ને એટલે આપું આગળ દેખાય અને હું શુદ્ધાર્થમાં કોઈ હચકત ના થઈ રીતે આપણે કોણ હવે એટલું જ હું શુદ્ધાર્થમાં શું થશે બોલતા બોલતા રંગી જશે બસ આપણું કરવાનું રોજ આટલું કરવાનું સાઈડ પાંચ મિનિટ નથી આ પ્રમાણે ઊંઘાઈ જો એટલે પાણી પડ્યા કર્યું છે આખો દળ ફર મશીનરી ચાલ્યા કર્યા અને પછી કાલે આવીને મને બધું કહી જવાનું નિરંતર જાગૃતિ જોનારો પોતે પોતે જ વકીલ પોતે જજ અને પોતે આરોપી કોણ દોષ કાઢ્યા લે તો આપડે જુદા થઈ ગયા કયું નિષ્પક્ષ પ્રતિથી હું શુદ્ધાત્મા છું પ્રતિથી બેસી કૃષ્ણ ભગવાન એ પ્રતિથી બેસી ગઈ હતી બેસી ગઈ ત્યાર પછી એક ભગવાન કહેવાય નહીં તો વાસુદેવ નાયક તો હતા જ પોતે ભગવાન ભગવાન તરીકે જ જન્મ્યા હતા હવે ભગવાન તરીકે જન્મ્યા નથી તમને જ્ઞાન તેવું મળ્યું પ્રતીતિ બેસી ગઈ પણ હવે શુદ્ધાત્મા થયા કરવાના હતા અત્યારે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ સ્થાપન થયું અંતરાત્મા થયા અત્યાર સુધી જે હતા તે અંતર્મુખ થયા અંતરાત્મા થયા મૂઢાત્મા થશે છૂટી ગઈ અમારી આજ્ઞામાં રહેશો નિરંતર સમાધિ અમારી આજ્ઞામાં જોશો તે હોટેલા નહીં સિત્તેર ટકા અને એક જો ચિંતા થાય તો હમણાં બે લાખ નો દાવો મળવો આવું આપી કાતુ રહે હવે પૂછીને બધું કરો હું તમને છૂટ આપીશ હવે ક્યાં સુધી થયા હવે આ સિદ્ધાર્થ માં છું મુસલમાન દેખાય કે ના દેખાય આપડે તો આત્મ સ્વરૂપ થયા હોય એટલે આત્મધર્મ એટલે સ્વધર્મ છે આપણો આત્મધર્મ આપડો એટલે આપડે કોઈ જુદાઈ ના ભાઈ બધા આત્મા આત્મધર્મ થાય કેટલા આવ્યો રાખવું <laughs> પડે <laughs> એ ગોગો દે ભાઈ જો કે તે સ્ટેમ કા